એટલે મેં પૂછ્યું કે તમે શું વાંચેલું છે કે રામકૃષ્ણ પર જરૂર નથી મગજમાં ઉતરે ના એ માગવાની જરૂર કે મનમાં ભાવ ના હોય માગું માગે એટલે આપડે એને ના ભાઈ વાળું થોડું જુદું દેખાડે મોદી જુદું દેખાડે બાર જુદું દેખાડે વડા જુદું દેખાડે એવું દરેક જુદી દેખાય છે એટલે જુદી જુદી દેખાય કે માગ્યા તો મુક્ત ફળ મળે પણ તમારે પામવાનું છે માગવાનું નથી બસ્યા એ બેઠું નઈ આપણને ના માગનારો લાભ માં તો અમે તમારું કેવું છે બી રીતે નહી સત્સંગ બહુ ઊંચી કક્ષા ને નીકળેલો એ વખતે આપ એમ બોલાય આપતા જ નથી અને તમે કશું માંગતા નથી પણ તમારા સ્વરૂપ નેવલ ના માણસ હોય તેની સાથે તે રીત ની વાત કરો છોકરો નીકળ્યા કરે એટલે બી કઈ ઉપાય માટે થોડો પરિચય વધારે માંગી લેજે હે દાદાનો પરિચય થોડો વધારે અને એને માટે પોતાનો ટાઈમ કાઢે દાદા ની પાછળ તો વસ્તુ હાથ થઇ જાય સાડા છ કલ્યાણ થઈ કોઈ ધંધાકારી બિઝનેસમેન હોય છે બિઝનેસ તૈયાર કરવા માટે રાત દિવસ એક કરતા હોય છે આપડે વિજ્ઞાન તો ક્રોધ ના ક્રોધ તો વ્યાખ્યા જ છે ઘડી પેલા થઈ હોય પછી કશું નહીં ગયું મારો સ્વ લાખો રૂપિયા હોય કોઈ સંતોષ નથી થતો એમાં ધ્યાન પણ તત્વ હશે ને ઘણી વાર માણસ પાસે લાખો રૂપિયા હોય તો એને સંતોષ નથી થતો અમૂલ્ય કોઈ કારણ ના મળે એવું જ્ઞાન છે બધા માણસો જયારે સારું ને કોઈ પૂછા નથી કરતા એક રોજ ના કહેવાય તમે પેલા વાત કરી કે ઉદાહરણ ભર્યા કરવાનું આજે ભર્યા કરે એને જ્યાં સુધી ત્યાં સુધી ભંગ કરવાનું સ્વામીઓ મળે તો બંધન જાણવાનું સમજવાનું હોય મોક્ષ છે સમજણ છે બંધન કરવું નથી ક્રિયા નથી એટલે એ માટે અમારે શું પ્રયત્ન કેટલો બીજો કોઈ પ્રયત્ન કરવાનો કૃપા વરસાવ તમારી પછી જશે પિતા બધા મોક્ષ સુખ માં બેસી રહ્યા છે બધા કરવાનું પછી દાદા ને પણ સમજવાનું થાય યાદ કર્યું કરી તેનું ફળ આવે જે કરે તેનું ફળ આવે છે એટલે બધું કરવાનું થાય બીજ પડે એટલે કર્મ કરે એનું કર્મ કહેવાય પાણી પેટ પરફર કરવાનું અઘરું છે મોક્ષ ચાલો કરવાનું હોય કે ભૂમિ મળે એવું પુન્યા ની બધી ખૂન હોય ક્યાં કોક ને કોક ને હોય સાધુ અત્યારે નહી મળતું તો એ જ કયા ક્રોધમાન માયા લાગેલા છે તો એ કેવી રીતે બદલવાય આપડે બંને તમારો સ્વભાવ નથી રહી શકતા આપણે જાણવા છતાં પણ મુક્ત નથી રહી શકતા ને મુક્ત ના રહે તો જાણ્યું નથી જાણે જાણે મુક્તિ ખરેખર જાણતો નથી પ્રયત્ન માં શું કરવાનું પ્રયત્ન માં આપણે શું કરવાનું એમ આત્મા ને જાણવા માટે સ્વભાવ જાણવા માટે પોતાનો સ્વભાવ જાણવા માટે આ છોકરા કરે ત્યારે રાતમાં કપડા વગર પડી રહ્યા છે એ તો મુક્ત પુરુષ ની કૃપા છે અને ભૂતગલ ને ગાય પણ ગયા કરે બધો સત્સંગ કરો ને ભૂતગલ ના સા કરવાનું આમને નો આમ નું ને મા આત્મા પર ભજને આત્મા સાથે છોટૈનો મિત્ર આજ મારી વીરા અવર્ણ કોઈ પાઈ બીજો કોઈ ઉકાય ન થી વાણે કેમ આ તેમ બેસી બેસરા ને ન પર આ ચા મળી મંજે જે હા જમાય નથી કરવા પછાડિયા અને નવી મનોપડી મળી થાય આત્માના નહીં આત્માના નહીં હા આત્માના નહીં તો ઘરના છે તો લેના કઈ ક્રોધ करतो છે ઘરનામાં એ જો નાથી ક્રોધ કરે હા મને ક્રોધમાં રો અહી આયા મોટી પુને કહેવાય અહી આવી છે કે નહીં આયા અંતરાય કર <laughs> <laughs> તમે કશું પ્રાપ્તિ થાય પ્રાપ્તિ થાય પછી ચિંતા બંધે જાય ને પ્રાપ્તિ થાય પછી રાક્ષ ના હોય બેન બહેન છે ને આજે તમે અહિયાં તમને તો અત્યારે પુલકર્મ બંધાય છે લાભ થશે અને મારા તો અહિયાં આગળ માં ટાઈમ હશે ને ગોઠવ જણ નથી મત થી બહાર નીકળે વિકરાગ ધર્મ માં આવે આ વિકરાગ ધર્મ છે પુસ્તકો માંગ્યા તારીખ બે ત્રણ પટેલ જોઈ ને શું કહેવા માંગે જોઈએ આત્મજ્ઞાન પછી પાંપા માર્ગે આત્મા નથી પૂછગર છે અને અત્યાર લોકો દ્રષ્ટિ મળી હોય ને હાજરી માં દ્રષ્ટિ મળી ગઈ દ્રષ્ટિ પાકી કરી દીધી હોય પહોંચાડ્યા એનો વાંધો અતો દીદુ પુસ્તક માં લખવાનું હોય ગયા અને 11 અવતાર હોય ગયા એને કતો ભણ આ વર્ડાઈ નું જ્ઞાન તો નથી તો સાટાય સે જ્ઞાન જ્ઞાન તોથી બોલે ને એટલે દોઆ ગણું નું લખવા સંકેત સે દોણ છે ના થાય ના કરો ત્યારે વિચારી છે બીજા બધા ગુનો બહુ ફાયદો વિજ્ઞાન સમજે તો આપે બનાવી લાદ ટૂંકી બાકી બોલ હતી બનાવી Why is it Shirève Ar.? That's it, I have tried. When I was��atını, who was he? How would I help? That's not what I was thinking. I was thinking about how to go, દેખાય એવું બહુ દેખાય છે સુરત માંથી ગયા आपे कह दोष जुदो देखाय दोष करना जुदो देखाय अर्थ एवो कहो के प्रकृति ऐसी जुदो वर्ते જુદો છે ને શહેર જુદો જુદો દેશ દેખાય ને દેશો ના દેખાય પોતાના દેખાય પોતાનો દોષ દેખાય નઈ જુદો હોય એ જ નિશાની માટી માટી પોતાનું છોડે ને ના ભરે મારું પીતા કચરો બનાવ પોતા છોડે ને તમે કહી દો કે છોડે ને છોડાય જી ભાઈ પૂછે છે કે આ કોઈ ક્રમિક ના જ્ઞાની હશે ખરા ક્રમિક માર્ગ ના કોઈ જ્ઞાની હશે ખરા रामजी भाई पूछे थे के कैलाश ने मान सरोवर बदा यात्रा करे बहु अगरी ने कहवाई कष्ट वाली यात्रा कहवा नी सु शुभ આણંદ માં <laughs> <laughs> આપડા માટે નહી પણ બીજા લોકો કરે છે નર્મદા દસ ને એવું લખ્યું પતંગારા બાવા નાયક ભાવ માં હોયે ત્યારે ચારિત્રમો માં કઈ દોષ દેખાય ઓછો આપણે ભાવ માં હોય ત્યારે ચારિત્ર મોષ રૂપે ઓછું દેખાય સારું કે દોષ વાળું કશું દેવું ના હોય ને નાયક ભાવ માં કોઈ દોષ વાય નહીં નાયક ભાવ પછી દેખાય બધું નાયક ભાવ નાખે ભાવે તમે આગળ જીવન ભી પૂજન જીણા માં જીણો દોષ દેખાય એટલે કેવો દોષ દેખાય અમે તો જીણા લોકો લોકોને દોડ ઘડાતો જ ના કરો હે દેખાય લોકની દ્રષ્ટિમાં શું ના હોય ને આ બનો તો લૂશ હોયતી નહી ડરના કે કોઈ ઉતરો હા સાંભળો જે કરવા દે દે કોઈ આ પ્રકારનો કોઈ મોટો રોક છે એટલે એટલે ને નકવાય પ્રોજેક્ટ ના હોય એટલે કલાક માં આત્મજ્ઞાન આપવાની વાત કરો છો એ કે તમારો આવું કૃપાલ દેવ પણ બોલ્યા નથી એમ એમને આપ્યું નથી આવું એમ કલાક માં આવે એક કલાક ના હિસાબે એને તરફ દીધું અમારે ખાય ને એ તો ભાડા કાઢે પણ આપડે કેવું ગાળા કાઢવા પાછળ બોલાવીને અમુક દેખાય તારે પાણી કાઢ્યું છે તારીખ વજનદાર હોય સ્વભાવ વિવાદ થઈ જાય મનુષ્ય મનુષ્ય યોની માં છું હું અત્યારે હવે અત્યારે કર્મ બાંધી પણ રહ્યો છું અને કર્મ ડિસ્ચાર્જ પણ કરી રહ્યો છું નવા પણ બાંધી રહ્યો છું હવે એવા હું કર્મ કરું કે જાનવર માં છું જાનવર જઉં છું જાનવર કર્મ ના કર્મ હું છું જોડે જોડે જેથી હું જાનવર માં છું પછી એ મનુષ્ય ત્યાં કર્મ નો ભોગવટો થઈ રહ્યો કયો ભોગવટો ખાલી જાનવર ના કરો થયો એટલો બાકી બીજા ફેરફાર થતા ના <laughs> મારે <laughs> <laughs> <laughs> હા તો એનો એટલે એનો ઉર્ધ્વ ગતિ છે માટે એ ત્યાં આગળ જાય ઉર્ધ્વ ગતિ છે આત્માની ઉર્ધ્વ ગતિ એનો સ્વભાવ છે બે પ્રકાર એક જ પ્રકાર નો સ્વભાવ બે પ્રકાર નો હોય નહીં એ નટુભાઈ એમ કે છે કે જો આત્માનો ઉર્ધગતિ સ્વભાવ હતો તો એ ત્યાં આગળ નરક કેમ ગયો અરેન્સ માં કેમ ગયો આ દેવું કર્યું હોય તે વજન વધ્યું એટલે ત્યાં અને દેવું ના કર્યું હોય એ કર્મ હલકો હોય આપડે ઊંચે જાય અને આ કર્મ બારે હોય એટલે પૂજન નીચે એટલે દાદા આત્મા નો સહજ સ્વભાવ ઉપર જવાનો અને પૂછા નીચે લઈ જાય નીચે જવા નીચે જવા જતી કિદન નહી कंसंट्रेटिंग दौरान वर्शिप व्हेन ही इज प्रेइंग ही इज नॉट कंसंट्रेटिंग એટલે જ્યારે પાર્ક ના કરે છે તે વેખતે એકાગ્રતા થતી નથી એટલે એકાગ્ર દેવઘને ઓકે ટાઈમ નહી હોતા હે मगर अपपद जाकर अभिनव होते नहीं ऑफिस का काम किसमें तो, praying, तो, तो होता हां भगिमा रे कोई कोई टाइम उधर भी भी इधर फ्रॉम प्रॉब्लम काम ન થે એકાગ્રતા શું કરે ઓફિસ માં કોઈ વખતે કામ એવું હોય તો એકાગ્રતા નથી રહેતી બધા ને ધ્યાન રે છે એકાગ્રતા શક્તિ બહુ છે રૂચિ કીધે હે તે ભગવાન ભગવાન એકાગ્રતા રુચી રહેતી અચમેન્ટ ભગવાન ઉપર એકાગ્રતા કરી શકું ભગવાન ઉપર પ્રીતિ પ્રીતિ હે લવચમેન્ટ એટલે કિ આપટર્જી રુદ્રેશ્વર રુદ્રેશ્વર ચટર્જી રુદ્રેશ્વર ચટર્જી રુદ્રેશ્વર શિવ અમુક ખરું કે હું એકદમ જલ્દી ગુસ્સે થઈ જઉં છું એકદમ જલ્દી આનંદભાઈ જઉ છું એટલે રુદ્રેષ કરજો ખરું હે ભાઈબાર આપ ઘરે ઘરે દેખે હમરા નામ પુત્ર છે અહીંયા છે કઈ રુદ્રેષ ને રુદ્રેષભાઈ નાટિયાને રુદ્રેષભાઈ ઇઝ માઇન હે હા તો યર નેમ ઇઝ રુદ્રેષ નોટ યુ Who are you then Who are you રુદ્રેષ કરી દીયર નેમ ખુદકાલ્ટ વાત છે ડે ટુ ડે પ્રોબ્લેમ સબ સોલ્વ હોય જો આપણ હો તો પ્રોબ્લેમ સોલ્વ હો પડતા નહીં નો આઈ બિલીવ શિવ ત્રિમૂર્તિ શિવ બ્રહ્મા વિષ્ણુ મહેશ તો વન ઇઝ ક્રિએટર વન ઇઝ અ મેન્ટેનન્સ આર વન ડિસ્ટ્રોય અને હું બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એમને માનું છું એટલે એક બ્રહ્મા સર્જક કે બીજો ડિસ્ટ્રોયર છે ને ત્રીજા મેન્ટેન કરનારા છે આપ લોકો દાડી કે આય નહીં બ્રહ્માને બ્રહ્માને બ્રહ્માને તો દીજે કે ઓહ ઉસ દાડી બડી ઓર મળતી નહી લોકો બટ দে ડોન્ટ નીડ આઈ થિંક બાય ધ પાવર વિચ વિચ પાવર મને એવું એ પોતે ગમે ચાહે કરી શકે they are the creator so is there the creator they can create anything wo kuch bhi karne sakta because they are the creator to khane ko jo so ek creator che etle gamme te kari sake khavanu gamme te banai de kitni kitna kala ke duty hai to usko duty kitni hai i don't know mane khabar nahi hai haleluya જે બુઝું ભાઈ દીધું છે ને તે નીકળે ને કેવી કાળ નીકળે એને કહો કોઈ બેટર ઓનલી સાયન્ટ ભગવાન બના ભગવાન એ ભગવાન હૈ નહી ભગવાન પરમાર બ્રહ્મા વિક્ષણ મહેશ્વર હૈ તો ગુણ કા નામ આુ ગુણ કાશા ગુણ કા ઉત્પન્ન થવું લઈ જવું ધ્રુવ ઉત્પન્ન નિયમ જ એવો છે ઉત્પન્ન થવું ધ્રુવ રહેવું લઈ ઉત્પન્ન થવું લઈ જવું ધ્રુવ In this life, they say it is possible to attain God. It is it is hai hai, hmm. ke liye hota ધ્રુવ છે ધ્રુવ હૈ પર્યાય કે લીધા હોતા પર્યાય વસ્તુ એમ પૂછે છે કે આ જન્મ માં આ ભાવ માં ભગવાન ની પ્રાપ્તિ થઈ શકે ખરી ભગવાન ની પ્રાપ્તિ થતું હવે બંગાલી બંગાળી ગુજરાતી સરીકા જ્ઞાની જ્ઞાની અડે ગુજરાત નો થાય થાય ગુજરાત ની કલ્યાણ થઈ ગયું જે પછી ગુજરાતી લોક આપડે સુ પણ આ તો કે પછી લોકોય નો છે